પાપો ઘૂત કરી નાખે શું કર્યું બીજું તો પેલા રસ્તે જ બાનથી આવ્યા કર્યું આ કરીમાં આ જિંદગી એટલી બધી કુદરતી અને એક જ દસ નું વન વન ડે તેટલું ત્યાં આગળ બરાબર તેથી જ નહીં અને મને તો એવું ખબર કેવાય મારે જો આ બધા જ્ઞાન લીધું છે કે મારું પછી જ્ઞાન તો કેવું છે કે પાપો બસું કરીએ કે વાતચીત કરીએ એમ અમ જ્ઞાન નઈ આ જ્ઞાન કેવાય નહિ અમે જ એક ચિંતા ના થાય એ ચિંતા થાય મેં કહ્યું કે ભાઈ તો દાવો માર જવું એવું જીવન લાઈક થાય કોઈ ના કોઈ બનેલું ને એવી બને છે એ માટે લાભ ઉઠાવી લેજો તારે અમને ખબર પડી ને તમે પુસ્તકો કેટલા માસિક નીકળે છે બાજુ અક્રમ વિજ્ઞાન ના ઉભી થાય ને ફેન્ડ જતી રહી છે રાજીન મળવાની તે હતી પણ એ ફેન નહી મળે હવે આખો કેસ જ દળું લગ્ન હતું પાછળની વાત છે એવું ખબર પડે આ તો આગળની વાત એટલે આ પાછળ ની વાત જાણો તેની વાત જાણો એટલા ઘૂંચાય બધું ફોન કર્યો નઈ તો રાતે ના આવે દાદા બા પૂછે છે ભક્તિ અને જ્ઞાન ભક્તિ નો જો માણસ અર્થ સમજે તો ભક્તિ એટલે શું કે તું એપ્રોચ દિયર એન્ડ નિયર એપ્રોચ ખરો અર્થ શું જેની ભક્તિ કરો તેના આગળ એપ્રોચ દિયર એન્ડ નિયર એટલે ભગવાન ની ભક્તિ કરો તો એમની પાસે નજીક જવાય હવે સ્ટેશન પર નકશો ના હોય એટલે પછી સ્ટેશન જવે એટલે આપડે નકશો પહેલો હોય એટલે જ્ઞાન પહેલું હોય તો જ ભક્તિ થાય જેટલું જ્ઞાન પ્રમાણમાં ભક્તિ એટલે નકલો હોય એટલા પ્રમાણમાં સમજતા જ નહી શું ભજન ભજન કર્યા એટલે ભક્તિ એના ભક્તિ ના કહેવાય તો તબલીકો ખરડાવાનું એ અને છબલીક તો આનમા રેસે લોકો અને પહોંચે તમે સમજ પડી દો અને ચીત ભગવાન માં પોચે તો આપણે મને શાંતિ રે આનંદ રે તું એપ્રોચ રે અને તમે સિરીફ એમ કહ્યું ભક્તિ હોય તો જ્ઞાન થાય જ્ઞાન જ્ઞાન હોય તો ભક્તિ થાય અને ભક્તિ પછી પછી જ્ઞાન એ વધારે ભક્તિ કરવી હોય ભક્તિ જ્ઞાન હોય અને ભક્તિ બરાબર કરતા હોય પણ કઈ પણ યાદ ના રહેતું હોય કે આરતી ગાવાની હોય તે યાદ ના રે કે શ્લોકો યાદ ના રે આમ પૂજા બધું પાઠ એ બધી ભક્તિ એ રીતના કરતા હોય તો બરાબર ભાવના છે ને ભાવના છે સદભાવના છે ફળે સદભાવના હોય ને ફળે આપડી ભાવના કઈ છે ઉપર આધાર અને મંદિર માં ગયો હોય અને મંદિર માં તો ના જઈએ તો ઘેર વળે છે એ ભાવના થી ગયો હોય તો ભલી વાત ના આવે એ તો પોતાની ભાવના થી જ જઈએ ભાવના થી કરીએ તો જ બોલી વાત ભાવનાર વગર બધું કામ નદગીરી અમને બિલકુલ ના હોય આદેશ અમને ખબર ના હોય આ તારીખ શું છે વાર શું છે કયા ગમ માં તે ખબર ના હોય તે અમે કહેવાય તારે અમને અમને પછી ખબર ના હોય ચાર શું છે તારીખ કારણ કે દેવા જ નહીં ને અમારે તો અમારે તો લેવા દેવા જરાય લેવા દેવા નહીં કોઈ બારનું કોઈ ચીજ યાદ જ ના આવે હજાર હાલ કોઈ બધાનો હિસાબ ચુસ્ત રાખેલા જો હવે હિસાબ બાકી યાદ આવે શું થાય અને યાદ આવે થોડી ઘણી યાદગીરી ઓછી થઈ ગઈ નથી આ જ્ઞાન લીધા પછી ઘણી ઓછી થઇ જાય ઘણી ઓછી થઈ હા ભાઈ ભાઈ તો ઓછો થઇ જાય ભાઈ પેલે ભાઈ તો ના પણ બીજા જે હોય ને ભાઈ તે બધા ભૂતકાળ કોણ ભૂતકાળ તો કર્યો ને ભૂતકાળ પરમ દિવસે પાકી ખોઈ ને પાંચ હજાર ગયા તેમાં આજરાઈ ગયા હતા આપડે ખુબ મૂર ને ભૂતકાળ કોણ ઉઠામે નહિ કોઈ સારો માણસ ભવિષ્કાર તમે વ્યવસ્થિત છે એટલે તમારે વર્તમાન માં રહેવાનું મારા કરતા બીજો માણસ છો ને વધારે આપણને બે રીતે ફાયદા થાય વધારે સુખી રહે સારું કે આપણે એ જો વધારે સુખી હશે તો આપડે કોઈ વાર એની પાસે માગવા જઈશું તો કોઈ વખત જો આપણે સુખી હોયે તો એને કોઈ આપડી પાસે માગવા હોય તો આપણને દુઃખ થાય એના કરતા આપણા કરતા બીજા બધા વધારે સુખ્યો એ પછી દ્વાર ખોટી પછી આવે આપણને કુ રીત કામો લાગે અને પછી ખરાબ હોય આપડે પાછી એની મહેનત કરવી પડે ને આપડે આપણે આપડે નથી આ રીતે ગમે છે એને ખબર પડી જાય એનો હાથ કબું કરે હોય ના આપીએ તો એને દુઃખ થાય શું કહ્યું એટલે મારું શું કેવું છે આ આપવું લેવું એ બધું વિચાર પૂર્વક જો કરે તો આપવાની ફરજ જ હોય છે આપ મોડું બગાડીને આપીએ એને મોડું રાખી રાધી રાખીને આપવું સારું છે શું છે ના આપવાનું હોય તો કઈ રેવું વિરાયથી મારાથી આપી શકાય એ સ્થિતિમાં નથી કરી શું કયું અહંકાર ગીરો મૂકી રાખે બેન કે છે બિહારીભાઈ ના વાઈફ કે છે કે આપડે પેલા ના પાડી ગયા મારી પાસે નથી તો કે એના પછી પાછળ જોડે ન્યાયથી જોયું આપડે એને ખોટું નથી કર્યું ભગવાન ની દ્રષ્ટિ થી ખોટું નથી કર્યું ને એ જોવાનું જરૂર બાકી એમ તો જગત સારથી આ જગત સાર્થી નથી આપણે બધા સારથી જ છે પણ દુખ ના થાય એવું કરવું ખોટું દુઃખ ખોટું દુઃખ એમને કઈ ઉપાય છે લે પાછળ બોલે ના બોલે બોલે પછી એવું ના ગણાય આપડે ન્યાય જોયેલો અને આપવા પડે જો આપીએ છીએ તો મોડું બધા આપો શું કહ્યું તમને કેવું લાગે આપીએ તો પછી અને આપડે મોડું બધા ઉપર થોડી વાર ઉપર બેસી મન ને સ્થિર કરી મન ચોખ્ખું કરી મન ખુશ કરી ને પછી આપવા મન એકદમ તમારું એકદમ ના કંટ્રોલ થઈ શકે તો ઉપર થોડી વાર બેસીને પછી કરવું શું કહે કારણ કે હું તો શું માનતો હતો હું આપતો હતો મારી પાસે પાંચ છ હજાર જે મને તો એક દ્રષ્ટિ થઈ કે માણસ અહંકાર વિસરાયો માટે આપડે ખરીદી લો ખરીદી લો કહેતો હતો અને આ ખરીદવાની મૂડી છે મારી આ છે ખરીદ શું ખરીદી લીધું મેં હા માગવાનું નહીં ગયેલા એ વાત દીધી માગવાનું નહીં માગું તો ફરી ફરી માગવું તો પાંચસો આપી જાય પણ ફરી બે લઈ જાય એને કહેતો આપડે વ્યવહાર ટૂંકો રાખવો એટલે આપતી ફરી આપે નહીં બંધ થઈ ગયો ખાતું જોકે તોય રૂપિયા રૂપિયા કરવાના આ તો ઢોખરા છે ગોટો મનની મમતા છે એટલે બને તું સારું કાર્ય કરી જવું શું કહ્યું દાદા તમારી ચોપડી પ્રમાણે જો સાથે લઈ જવાતું હોય તો દેવું કરીને લઈ જાય દાદા કે છે કે આપતાવાણી લખ્યું છે એ મુજબ આપતાવાણી માં લખ્યું છે એ મુજબ જો સાથે લઈ જવાતું હોય તો લોકો ઉધાર કરીને લઈ જાય હા અરે ભાઈ એક વાણિયા હતો મારા ઓરખ વાળો તે મને શું કે છે ઇન્ડિયામાં મને કે હું બેસવા બેસતો તમને ટાઈમ આવશો કે શું કહ્યું અરે પછી કલાક બેસતો કરતો બધું પછી એકદમ મેં કહ્યું કે તારા ફાધર મધર તારા ફાધર કાકા બધા કપડા અને આ ધોતિયા હાથી નીચે નહીં તમે શેઠિયાળ પૂછ્યું કેમ આમ કરો છે અમારે દાદાજી આવું હારું ફાવે ગયા તું ચલો ગોચું ઊંચું કરો ફળવાનું કરો કે લખો થી બની છોકરા અપ ટુ ડેટા છોકરા મેં પૂછ્યું આટલી બધી એ કરે છે તમારા સારું એ કઈ લઈ જવાના છે કે તમારા સારું કરે છે એ તાર ફાધર મર્યાદા તારા સાથે તું એમ એમના પ્રેમ ભાવ રાખ્યો તું તરફ મારું છું કરી તારે જવાના નથી લઈ જવાનું હોત તો મારા બાપુજી દસ લાખ રૂપિયા દેવું મૂકીને જાય એવા છે પાક આટલા અકડ વાર તમે હું આવો વિચારી ને આટલો આટલો અકડ જોડતા નથી અમારા વાણ્યા મેં વાણિયા બધા સારા ચોખ્ખા થાય આઈન વે શું કે ઈન્કમટેક્સ ભાઈ પકડાયો હતો ત્યારે મેં શું કહ્યું એવું હોય તો અમને કેવું કયું શું કયું એટલે પડેલો નહીં લાઈનમાં પડેલો નહીં એટલે બધું ખટપટ કરીને કરી આપું શું એવું હોય તો તારે કેવું ના તારી તમારો ચેક તો ઘરે ઓ અને છેલ્લી હદી આટલું સરસ વાત તમારી તમે જે ચેક આપ્યો છે ને એતો મારે ગળે ઓતું હોય મારી જીવી જતી રહે તો નામને શું પાટીદાર હું હું પટેલ દોડે રહેતો રહતો હું પટેલો સાથે રહેતો નથી પટેલ વખત આવશે મોથું આપી શું મારે માથું કોઈ લેવું નથી મારે સપાય એવી સ્થિતિ નથી હું અહીંયા જોઉં મારે માથું અપાય એવું નથી આ લડીમાં આ જંગમાં હું પહોંચી વળવું નથી કહ્યું એ તો માથું આપ્યું પણ એનું માથું લઈ લેવા તૈયાર કલ્યાણ કરવું છે માથું લઈ લો આ લેવા માં માતા આ તો વાણિયા જોડે રહી છે જૈન વાણિયા બે હોય ને કેટલું આ આટલું આ સારું બનાવ્યું હોય આપી જાય ને અહીં આપે લોહી છૂટ હતા કે હતા મોડું બગાડી નાખ્યું કેશું અને હું ગાય હતા તેમે કરો ધમે ઉડી ગયા કે ગમે ગમે તો કોઈના કરતા જ ભગવાને મોક્ષ ના અધિકારી એમને કારણ મોથું મેલે જયારે આ થાય ને તારે મોથું મેલે કેવું બોલે અને પેલા વળી શું કરે બધું આપી દો પણ બે ગીની રહેવા દેજો પેલી બે ઘિનીઓ રહેવા દેજો કઈ અર્ચન ખોર આ બધું આપે ગીની ખુશી એટલે ભગવાને અમને કયા ખરા અધિકારી આપેલા અધિકારી તેથી એમના જે તીર્થંકરો થાય છે ક્ષત્રિય છે બધા વણિકો ના વણિક તો શું થશે એવું એને ભણ ગયા દાદા સંધ્યા અને ઉષામાં શું ભેસ પૂજામાં શું ભેસિયા ને વાય છે અને પૂજા એ જુદી વસ્તુ છે પૂજા દાડા ની પૂજા એ સવાર ની પૂજા સંધ્યા ની પૂજા ને સંધ્યા એટલે શું સવાર અરે દિવસ અને રાત્રિ બેનો વચ્ચે નો હોય એમ સંધ્યા કેવાય ઘટ પૂજા કરે સંધ્યા પૂજા કહેવાય શું કેવાય રાનાયણ આપે ત્યારે સંધ્યા કેવાય સંધ્યા ઘટ પૂજા કરે સંધ્યા પૂજા કહેવાય અને પેલી પ્રાત પૂજા કેવાય હવા કરે તે સૂર્યનારાયણ ગયા પછી હાલ તો ભાઈ એ બે જુદી નથી જુદી નથી સંધ્યા તમને એટલે રાત્રિ બેસે છે તે સંધ્યા કહેવાય તમે નીકળી પૂજા સંધ્યા બે હોય એક તહેવાર માં હોય ને ક્યાં બીજું તો ગીતા વાંચેલી ગીતા ગીતા એમાં આજે આપડા દુઃખ જાય છે ઘરમાં મતદાર નથી વાંચન પરિણામ પામે નઈ ને હું અત્યારે પતી જાય છે બધું અને જ્ઞાન હંમેશા પતંગ થાય તેમાં એટલે ગીતા તો સમજી બઉ મુશ્કેલ જ્ઞાની પૂરું સમજૂત પાડે તારે નહીં આ હિન્દુસ્તાન ગીતા બે વર્ષ ભરેલા આફ્રિકામાં આફ્રિકા ક્લાસ સમજો નહીં એટલે સંસ્કૃત ગુજરાતી સમજો પણ એમાં શું આત્મા સમુદ શું સમજો એટલે કૃષ્ણ ભગવાન કહ્યું કે આ મારી વાત એક ગુજરાતી પોતાની ભાષામાં થાય એવું સમજ છે બાકી હજારો બધી એકાદ અને એવા હજારો એકાદ સૂક્ષ્મ પામશે અને એવા હજારો ને અને એવા આધારામાં કૃષ્ણ પ્રધાન પણ આમ કરતા કરતા કરતા ડેવલપ છોકરાને ઇન્દર ગાટન છોકરાને શીખવાડતા હોય ને એવી રીતે શીખવાડ શીખવાડ કરવાનું શું પેલું જે અસત્ય છે જે ભ્રાંતિ છે તેને અમેરિકો નું ક્યારે સમજાય કેવાય વિવેક પૂર્વક કરે તારે કેવું વિવેક પૂર્વક કરે તારે ભાઈજી ભાઈ પૂછે છે કે કોઈ ખરાબ કર્મ કરતો હોય જુઠ્ઠું બોલતો હોય તો કે આપણને એનો આપણને એવો અધિકાર છે કે આપડે એને છે તો સમજાવીએ કે એને સ્વતંત્રતા પર આપડે કાતર આપના મારા એને જો દુઃખ ના થતું હોય તો આને સમજાવું કે આમાં ફાયદો નથી આમ છે આવું અને નુકસાન આવું થશે તો એ સમજી જાય સારી વાત છે છોકરા ઉપર તબરજસ્ત કરીએ કે કદાચ તો શું થાય એને આવડી અવડી કારો પડીએ તો છોકરો શું કે તૂટી જાય હા એમ કોઈ ત્રીજી વ્યક્તિ જોડે એવો વ્યવહાર કરતો હોય તો આપડે ના બોલીએ પણ આપણી જોડે જેવો વ્યવહાર કરતો હોય તો આપડે એને સમજાવીએ ને એમ હાજર તમારું ગાડું હિન્દુસ્તાન માં તો આપણા લોકોને આપણા લોકો આપણા માથા ઉઠ્યા હોય ને અને કઈ જતા હોય બધા આપણે માતા જોડે એવું હોવું મને ખુરશી માં બહેલો હોય તો આ જે પુત્રો ખુરશી બધે બધી ગામમાં ખુરશી બહાડીને ફેર્યું ડુંગર પચડવાનું હોય તો એ બિચારા ચડાવે એમને ના કહીએ તો એ ચડાવે એમને ના કહીએ ના એમને લાભ મળે છે હવે ત્યાં આગળ આમ ઉતાવળ કરવાનું થાય કઈક જવાનું હોય તો હું કઉ ઉતાવળ કરો એવું ના કઉ હું ઉતાવળ કરું તો થઈ જાય શું થઈ જાય રઘ જાય આપડે રો ઈન્ડિયા માં ખાસ થઇ જાય અહી નહી થાય ઓછા રઘવા કોણ હોય છે અને વિવેક દિવ સારો આવે ક્યાં હાલ અહી લાવ પ્રગટ થઈ ગયા જાતે જોયા બધું એની અનુભવ જોયું શું એમને ટેન્શન સાહીઠ ડિગ્રી છેપન ડિગ્રી છે ચાર ડિગ્રી મારે ઓછી મારે ભજવા પડે મારે પૂરી કરવી પછી સંપૂર્ણ થવું પડશે બ્રહ્માડો નાથ ને જો અને જે માગે એ આપે જે માગે કોઈ પણ જાતિ સમાધિ જે માગે એ આપતા જે માગે આપવા માસ્ટને આપણે ઇન્ડિયા માં બધા માગી દીધું બધા એ જ હું તો થવાનો રસ્તો જ ભાઈ મોક્ષ મેો ને અકર્મ કેવાય આ જેમ ગીતા કર્મ મોક્ષ મારો પોતે કોણ વિચાર કર્યો નથી જો કર્યો હોત તો વિચાર થાય જ કેવી રીતે આવે કેવી રીતે ના થાય નીકળી છે આ બધું લોકો ભગવાને બનાવ્યું કે બધા માટે વિચારવાની શક્તિ ના કરે એમ કે સાયન્ટિસ્ટ ને મને પૂછ્યું ક્રિયેટર ની વાત કેમ આમ છો ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ વિસ્તાર નોટ બાયું નથી વ્યુ પોઈન્ટ છે બરોબર છે અગજ માં શું મારે વાસ્તવિક માંથી વર્લ્ડ પસંદિટ સેલ્ફ તમારે ક્યાં રહે છે તને શું લાગે ઉપર નું ઉપર તો બાપો એ તો બધા આકાશમાં બધે જઈ સાચું એડ્રેસ આપો ના દેખાતા એટલે તમારી મારી વચ્ચે વાંચતી ના દેખાતા દુરબીન થી ના દેખાતા એનાથી બધા ક્રિય ને ભગવાન પચાવ એ પ્રગવાન અવ્યક્ત રૂપે છે એટલે ખેડૂત છે ને એ ગોળી નો શંકા ના કરશે બધું આ અલૌકિક વસ્તુ લૌકિક હતા એટલે કવાળ ઇકલી વાંધો મળે નઈ અસર થાય છે બનાવ નાખવાય તો ઉપરી પણ પડે આપડે અને ઉપકાર માં પડે આપણને બનાવ નાખે કે અસર થાય નથી અન્ડર હેન્ડેડ નથી અને પછીનું સંકલન કરવાનું હોય કે બધું આ બધું કામ છે બહુ મોટું એટલે મતલબ કે બધું ટાઈમ છે આતરારે જૂના આઠડાડે ઉતારવાનું કોઈ માંગે છે જે જે પો થાય જો તે બોકારે તો કામ થાય ને હું અમારું ફેરીનું કામ નથી એટલે બસ બકે માં સંપર્કથી ઓલી માનત થાય છે મારા મારી છોકરીને જ્ઞાન આપીને મારા છોકરા બધા જુદા થી જયારે જુદા ક્યારે થાય એવું મને લાગી શકે બધા બનાવ્યા તમે એટલે તમે પચાસ એક માસ છે મારે તો આવો એ મારે તો દસ જરા સસ્પેન્ડ કરો કે મારે બધું ચેડા કરવું તમે આ બાજુ ભાડું છે મારું એટલે બધા સરગત્ય બે આ બાજોનું ભાવડું એ આપે એવું દસેક વર્ષ ચાલ્યું ઘણી બંધ કરી દેલા ભાડું ભાડું એવું છે ને કે ટાઈમ થયું ત્યારે એટલે ગાતાવાળો બહુ વસે પછી બસો પછી બસો બસો માસ આવતું ના ના એના કરતા જાણે સત્સંગી બધા ને જે ખેંચાણ બહુ થતું જે ભાંગી તું ભાડું ભાડું બદલા માં બધે બધા નામ અંબા થિયેટર રાખ્યું હજી છોકરા જુદા નહિ પડ્યા રહ્યું અને સ્ત્રીઓને જ હોય કે મારા છુકારે આ ખવડાવું આ ખવડાવું એ સ્ત્રીઓ બધું જુદું કરી રસોડા ધંધાદી પછી તો દાદા એવું જ ના આવે મુશ્કેલી આવે એવું આવે છે આપડા કુટુંબી છે એવું છે કે આપણે જીવવા માટે આપડે જીવવાનું છે ને એમાં એ તો શહેર માટે ખાઈ છીએ આપને ખબર પડી ગઈ જીવાનું છે એના માટે એમનો તો આવી ગયો પ્રશ્ન પૂરો થઈ ગયો આપડે પ્રશ્ન પૂરો કરતો એક માત્ર હોય હલર ને ઇન્જિન ચલાવતો હોય તો કઈ કે પેટ્રોલ ના સુ ચલાવું કઈ ઇન્જિન ચલાવું છે ને પણ મારે એન્જિન ચલાવવું છે પણ કહે ના હારું પણ કઈ હલર બલર જોયે ને તું કઈ કામ થાય કામ લેવું પડે અમારે જ્ઞાની મળે જાય સંપૂર્ણ થઈ શકે પણ લાભ ના ઉઠાવી મળે ના Ну, देखो, тайный. А там, понятий, вот это тут. А то, что બાપે એક બીજા બુદ્ધિજી તમે માપજ સમજ ના પડે દેખાતો ખોટું છે બુદ્ધિ બેસી જ જાય બુદ્ધિ હોય તો બુદ્ધિ ઉછાળ કરે બુદ્ધિ ની વાત હોય ને બુદ્ધિ ની વાત નહિ જ્ઞાન ની વાત એનું ગુહાણ જ નહીં આ ભગવાન નામ છે બધું મારું ભાઈ પાસે જ બોલ્યા એટલે સહન થતું નથી ડ્રેસ મારી પાસે હોય ને તાવ બઉ સરસ છે મારો હમણાં કઉક કરી પણ બોલે ખરા કે હવે બધું કેમ થઈ ગયું બધા એ વિચાર્યું સમજતી એક જ ઘર ની અંદર પાંચ રૂપિયા જેવું હમ શું કે છે મને સમજણ નથી પડતી હોય ભાઈઓ હોતા જ નથી ને ભાઈઓ આપડે ઘોલણી કરી છે કે ભાઈઓ છે સંજોગ આવે પણ પ્રકૃતિ ના જાય બદલાય પ્રકૃતિ નથી બદલાતી ક્યારે પ્રકૃતિ પ્રકૃતિ બદલાય ની પ્રકૃતિ બદલાય ની એમના બધ પ્રકૃતિ બદલાય ક્યારે ઓછો લોકો કે તો એ દાદા પ્રસુરી બદલાય કેટલાક તો ખૂબ સારું પીતા હોય મૌ થાય ટીચર પણ तो, ये तो था मसगरेट छोड़ी देव तो शु कर आपने पूछवा कोई मसगरेट छोड़ी देवी हो હું ખાતો નથી એટલે જોખમદારી પ્રકૃતિ માં નહીં ખરાય નહિ આપડે હું ડાયો છું રંજ હું કે ડાયો છું રજૂ દાદા મગજમાં બઉ ઈચ્છા નઈ પેલા ખાવાની કે બહુ ગેસ્ટ એવો નહિ ખાવું છોડે એ તો સમજાવી ઘડી ને એને એના પદ્ધત છે પરમાણુ ભાઈ એનું મૂળ પણ લાગુ છે ભ્રાંતિ બધી લૌકિક એટલે જેમાં રિયાલીટી નહી કઈ કલ્પિત બધું અને અલૌકિક એટલે સાચું વાસ્તવિક પ્લાસ્ટિક પંદર સાત પંચ્યાસી સાંજે ત્યાં પહોંચ્યો પંદર પાંચ પંચ્યાસી નાના હતા કઈ પણ દાગ નથી કોઈ કારણ કે આ દુનિયામાં મોટી હજાર એ બી છે